જગત ને માટે ભગવાન ની ક્રિય થાય ભગવાને કહ્યું અને પગલ કયું નથી પોતે પોતાની મેળે ગુંચ્યું છે આ બધું શું થયું છે એટલે પોતે ગુંચેલું જગત દિવાળી થી પગલ ઇ સેલ્ફ હવે આ પદલ થઈ ગયું છે આખા જગત ના તમામ સાધુ સન્યાસી બધા પધલ માંગત પધલમાં આચાર્યો ગુફા ભરતા હોય તે બધા માં ડિઝર્વ થઈ ગયા હવે આ પદલ સોલ્વ કરે પછી પધલમાં ડિઝર્વ થવા હોય પધલ જ થાય આ વિજ્ઞાન એવું છે કે ચિંતા થાય નહીં પર ચિંતા થાય તો એક ચિંતા થાય એક આવું બનેલું નહીં થતા બન્યું ચિંતા રહી વિજ્ઞાન આજે ઘણા માણસો લાવી પચીસ ત્રીસ હજાર માણસો એવું હવે If so they are, are real, there are two viewpoints to solve this puzzle. One relative viewpoints, one real viewpoints. By relative viewpoints, you are Varadhyay, mm -hmm. you are Asmandasya wife, you are son of your father, you are father of your son, by relative viewpoints. Mm -hmm. And by whom viewpoints, you are Svetita Asmada. એક જ માનતા ખ્યાલ તમને નિરંક આ બે આજ્ઞા આપીએ છીએ પાંચ પાંચ આજ્ઞા આપવાની છે તમારી આ બે આજ્ઞા અમે તમને આપી ભગવાન ની ભાષા માં શું છે ભગવાન ની ભાષામાં શું કેવાય ભગવાન જાણીએ ને બે છે એટલું જ નથી આ તો એને જયારે જાણે કેદાર ની વાત પણ આપડે જાણતા થયા ને કે ભાઈ આમાં શું છે આપણે ખબર નથી આજે આપણે રિયલાઈઝ કર્યું કે હું એમાં એટલે ભગવાન ની ભાષામાં શુદ્ધ આત્મા છે અને રિલેટિવ ભાષા બાર ની ભાષામાં અને ગાય કે છે બકરી ને બાર ની ભાષામાં બકરી કે છે રિલેટિવ યુપોઈન્ટ રિયલ યુ પોઈન્ટ છે શુદ્ધ પછી ગુલાબ નો છોડ તેને રિલેટિવ વસ્તુ મૂકેલી છે બધા જેટલા બધા મોટું વેલ મા કતય હોય કતય ની અંદર જ્ઞાન વિજ્ઞાન થી હું થયેલું છે આ એ અજ્ઞાન વિજ્ઞાન થી હું છે અને એને વિજ્ઞાન થી એ નાશ થાય કે વિજ્ઞાન થી આ નાશ થયેલ તે બદલ છે આ બે વાક્યો તમારે સ્ટડી કરવાનો હવા માં એક વાર હેડલ મારવાનું જોતા જોતા આપડે ઘેડું થયા જોતા મત આવતો ઘડિયાળી ભગવાન નું ભગવાને શું પૂર્ણ કર્યા એના રોગો એ કરતા મારે ઘડિયાળ આવી રીતે બધું તિરસ્કાર ડેટા માં હાથ પડે તો ડેટા ફર્યા પણ ના આવે આપડે અજાણકાર બોલતો કેમ નથી બોલ ને એમ તને પૂછું છું અજાણકાર માં હાથ પડે તો ફર્યા ના આવે અને અમે આજ્ઞા આપીએ છીએ પાંચ પાંચ આજ્ઞા આપીએ છીએ અને જો એ આજ્ઞા પાડશો પડાય એવી જ છે ના પડાય તો હિસાબો બદલી આપીશ એ પાડશો તો તમે આદિ વ્યાધી ઉપાધિ ની નહી તમારી રહેશે ગેરટી સાથે અમે તમને આપીએ પછી તરફ તમે ના એનો દારૂ થવા તમે શું કરીએ મેં તો મારે તમારી પાસે ક્યાં વેપાર કરવા તો તમે ગેરંટી આપવા તૈયાર છો ખબર ઘડિયાળ ગેરંટી છે આ માટે આપણે ઘડિયાળો બે હાજર લેશે બહુ ના કરો વેપાર હિસાબ છે પેહલા ચાલ તો પેલા કરતા સારો ચાલ અજ્ઞાનતામાં શું વેપાર કરે જે દમવાનું બધા હોય પણ મારે તો કરી જમવાનું કકારને પૂરો જમીને ખાઈ રીતે પણ ના જમે આખા ઘરમાં કકડા કકડા એવું ના કરે આવે શું કહ્યું કેવા કકાર કેવા થયા કે ઉપર આપણે આપડે આપડે રત્નાગીરી દેખાય ઉપર મોડા એટલે આ બે વાક્યો ને તમને આપ્યા એ તમારે આખ ને પાડવા ને આ બે વાક્યો જોતા જોતા જવા રિલેટિવ દેખાય છે ગાય દેખાય છે અને અંદર ની આંખે પેલું રિયલ દેખાય છે સમજાય ને હવે કીધું વાક્ય આપું છું હવે અત્યાર સુધી તો ભરતભાઈ ચલાવતા હતા તેમર ને ભરતભાઈ ચલાવતા હતા કોણ કરો નથી ચલાવે નઈ એને બંધન થાય એવું છે એનું તમને કહું છું હું કરું શું કરું કોઈ સંદાસ શક્તિ આ ગાઢ માં કોઈ નઈ સંદાસ છે એ કોઈ જેમ છે શું છે શક્તિ ભેગા કરીને કહ્યું અટકશે આપડે જોઈએ વર્લ્ડ માં કોઈને હિસાબે આ શક્તિ ઉત્પન્ન થયેલી નહીં છે જ નહીં આપડે હાથમાં શક્તિ નથી અને જે શક્તિ બોલીએ છે તેમશે ખાલી ઈ કોઈ જમશે એ સમજાય બધા નું લક્ષ આવું કે કોણ કહે છે તમને કહું કે આ જગત ને ક્રાંતિ થી કર્મ ઉત્પન્ન થાય છે હું કરું છું એવું બોલો છું કરતા નથી ખાલી તમે અહંકાર જ કરો છો કે મેં કર્યું તમે અહંકાર એટલે કોક કરે છે આય કરેપન થઈ જ ત્યાં અહંકાર કરે છે એટલે કર્મ બંધાય છે મારે ઘરો નંબર વાલી પોતે કરતો નથી ધંધા હજાર શું કરે હું આ હવે કરે છે એવું કેવું એવું કર્યા ના બધા નું નામ ધારે પણ ગમે તે બાર ની બીજી દખલ ના કરે એટલે આ કોણ કરે છે અહંકાર કરે છે તે પોતે કરતો નહીં કર્મ કોણ થાય છે એ કર્મ એ કોમ્પ્યુટર અંદર દાખલ થાય છે કુદરતી કોમ્પ્યુટર શું કહ્યું એ કર્મ જે તમારા દેશ છે તે એની બી દાખલ થાય છે અને પછી કોમ્પ્યુટર પણ આપે વિસર્જન કરે છે શું કરે છે વિસર્જન એ ના એટલે માણસ ને તમે શું કરવાના છે વિસર્જન તો કરે છે પણ જન્મ થઈ જાય બધું થઈ રહ્યું છે શું કોઈ કોઈ જગ્યા એ શું હોય છે જૂની જૂની ભાષામાં ચાલતું તું મારા સંજોગો સીધા નથી ને તો સોરી પહેરાય જ તું પરિણામ હોય તો મારા સંજોગી નથી એટલે શું કરું છું સંજોગો હશે ત્યાં કે નઈ સંજોગ સારા હોય તો શું કરવું એટલે શાંતિ આવીને સંજોગો ને એ લોકો મસ્ત બોલતા હતા પેલા ત્યાં જ વિસ્તાર રહેલો ને અને સ્પેસ તમારી નક્કી થઈ રહી આ સ્પેસ અહીવું પડે નક્કી થઈ રહી હોય ટાઈમ નક્કી થયેલો હોય જે ટાઈમ આ બધા કેટલા બધા ભેગા થાય તારે કાર્ય થાય નહીં તારા બધું નિરંતર વ્યવસ્થિત રાખે છે તારા બધું નિરંતર વ્યવસ્થિત ને વ્યવસ્થિત રાખે છે થવા દેતું ત્યારે આ વ્યવસ્થિત એ લોકો ભગવાન કે છે ભાઈ એ ભગવાન વિતરા એટલે રાત દેશ એટલે ભગવાન કે એ માટે ખોટું નથી એ લોકો કે વાસ્તવિક જાણવું છે જેને રેલ્વે સ્ટેશન હોય તેને તો જાણવું જ પડશે નહીં જાણવું પડે આ તો બધા નાનું છોકરો આવું છોકર કે ભગવાન બનાવે સંતો કે બધા સંતો ભક્તવે કરે આ જગત કેવું કોણ બનાવના છે જાણવાની શક્તિ સંતો કોઈ હોય ને એટલે જ્ઞાની કામ અને જ્ઞાની પુરુષ કોને કહેવાય પણ બુદ્ધિ ના હોય એટલે એ જ્ઞાની પુરુષથી આ બધું જાણવાનું બોલે બધું એમની પાસે બધું જ્ઞાન હોય વર્લ્ડ તમામ આખા બ્રહ્મા નું જ્ઞાન એમની પાસે હોય વર્લ્ડ ની ઓબ્ઝર્વજી કે બે કલાકમાં તમે આપી કામ નાખો અવતારે પણ નાખી દેવું પડે એવું સરસ છે અત્યારે બહારના હાથમાં મોટું રત્ન આપીએ એના જેવી સ્થિતિ થઈ છે શું થઈ કઈ તમે વેપાર કરતા બધા ના વેપાર કરતા પાછળ પડે છોડીઓ પણ છોકરા પહેલાજો મારી આજ્ઞા આપો તે વ્યવસ્થિત શક્તિ તમારું સલાહ છે આ ભરત વ્યવસ્થિત શક્તિ ચલાવશે તમે થઈ ગયા ભરત થી જુદા તે ભરતભાઈ શું કરે છે જ્ઞાતા દસ કરી રહ્યા છે બુદ્ધિ શું કરે છે ચીપ શું કરે છે અહંકાર શું કરે છે અને જોયા જ કરવાનું અને તેના આધાર થી એ પણ ચાલશે વ્યવસ્થિત શક્તિ ની પ્રેરણા થી આ બધું ચાલ્યા કરો તમારે ખાલી જોયા જ કરવાનું બરોબર ને વખતે ભરતભાઈ છતાં બહુ કોઈ ડિપ્રેશન માં આવ્યા હોય તો દેખાય રહી અમે તારા જોડે ગભરાશો નહીં તો પછી જશે શું કરું કોઈ ખબર સુધનારો મળ્યો જ નથી ખાતર ને કઈ ભાગ લખેલા કોઈ બધી ખાતર હોય તો આપડે એમ મારે સાથે મુશ્કેલી છે ફાધરે આવું કરે તો બન તમારાુદાર્થમાં તમારે આમ શોક મોજે ગમે તે મુશ્કેલ તો આવે ને બસ લગાવતા શું કહું તું હા તો આપડે કેવું ગયા ભૂલી ગયો વ્યવસ્થિત શક્તિ શું છે અને દાખલો એક આપણું દાખલા ધરી હોય ત્યારે તને સમજાય કે આખા હાથ નો ક્યાલો છે એવું આમ લઈને જતો હોઉં અને મારા હાથમાંથી સરક્યો છે સરક્યો આમ જતો સર દબુલ કરવું પડે કાક વ્યવહાર આવો છે ને લોકોનો લોકો નો જે હોય તે ગુનો આપડે કબર કરવો એટલે તમે તો બીજું કોઈ હતું નહીં એટલું જુએ લોકો આવું કરે છે વ્યવસ્થિત વ્યક્તિ ને કઈ કેમ ભાઈ કાંટ ના કારોડું છે અમારે નુકસાન થાય આપણા લોક કેવા હોય છે એક ડઝન કચરાવે હાથ પેઢી ચલાવી આપડે ના ચાલે આ રીતે હું ભાઈ ના લાવું ભોગ બંધ ના બધા ઇન્ડિયન બધા ના કરી શકે આ ભોળ બંધ કે ભાઈ આ કાના પેલા નાખી નાખી દે નાખી દેવાના હોય એવું છે એટલી મમતા ધારણ વાળું છે મમતા વાળું છે હવે એટલે હું બીજો જોતો ના લઉં ત્યારે પછી વ્યવસ્થિત દરેક જીવ ને પાણી વાણી બધું પહોંચાડે છે આ જગત નાથી વિજ્ઞાન કામ કરી રહી છે એને જ જોયા કરે છે શું કરે હે પરમાનંદ એવા ભગવાન જોઈ રહ્યા જ છે આ બધા બધા ભગવાન જોઈ શકું છું વેરી વે ભગવાન મરા આ જગત માં કોઈ દોષિત દેખાતો નઈ શેર નહી આ દોષિત દેખાય છે તે જ ભ્રાંતિ છે અરે શક્તિ ન આ દાખલો તમે સમજાવ્યું ને હવે બીજો દાખલો આપું બીજો દાખલો આપો હવે આ દાખલા બધા ઉઠે રખા માર હોય ભાગી ગયા છે બાજુ ભાઈ છે ગાયા કરતી હોય ભેરા ના હાથ ભાગલા છે પણ ખરો ન્યાય સમજે નહિ એની એક પોતે હોય તો મને એમ થાય કે ના પણ નોકરે કશું કેવું પડે ને આપડે નોકરી ભરકી જાય તો પછી હા નોકરે આપડે ભરકી ભરતી નહી શાંતિ રાખીએ કેવું બને કે શું કેવું કે ભાઈ ધજા નથી ને ભાઈ એમાં શાંતિ છે હમણાં બારવાની વિગત ધી વાત કરે એટલે આવું ઉધમાસ ઉધમાસ ના કરીએ કે શું એટલું જરા ટકો કરવાની હસ્તે મળે તે ધીમે ધીમે ચાલશે ઉધમાસ ના કરીએ અલ્યા જો એને એમ કહીએ વ્યવસ્થિત છે परमार्थी अंदर्थ करना હવે આ વ્યવસ્થિત શક્તિ સપ્લાય તોડફાડ કર્યો આવા આપડે શું વાંધો અત્યારે કોઈ મંદિર માં હિન્દુસ્તર મંદિર ગયા રણછોરી મંદિર માં ત્યાં થયા બહાર નવા બોટ વ્યવસ્થિત છે બીજો દાખલો આપો વ્યવસ્થિત હરેક કાર્ય વ્યવસ્થિત એની પ્રેરણાથી કરવાના તમારે એ તો કર્યા બસો રૂપિયા પડ્યા છે અને બીજા બે હજાર નો એક ગજામાં બે હજાર રૂપિયા બીજા બસો પછી આવતા હોઈએ તો બોર્ડ વાંચ્યું કે દિરા એટલે આપડે કેવું કે ભાઈ ગજરે ડાબી દેજો ખરાબ છે એટલે ભરતભાઈ ડાબી રાખે પણ પેલી જમા થઈ કાકી નહિ હોતા એમ એ વાતો માં તૈયાર રાખે એટલે આ કાપી જાય એટલે આપડે વ્યવસ્થિત કેવું શું કે કાપી નાખો આપડે જોઈ લેવાનું બસો નું વ્યવસ્થિત થઈ જાય આપડે જોયું બસો તો હા આજે તું તારી વેપાર કરી નાખી પછી તું પકડાઈ જઈશ સાર તારી જવાબદાર ક્યાંય તું પકડાઈ જઈશ સાર બરોબર ને કોનું ફળા આવશે વ્યવસ્થિત એને ક્યાંય ખરા ફળું આવશે તારી વેપાર કરો કઈ એટલે પોતાની જોખમદારી બધા આપણે વ્યવસ્થિત કરી નાખો ગરબી નાસો નાસો શું લઈ ગયો શું કાઢી ગયો આપડે એમને કેવું બીજું આગળ જુઓ આ બાજુ બસો આ તો ગજુ કપાઈ કઈ લઈ ગયું જો આપડે કહીએ બે હજાર આપે નહી આપે નઈ મુશ્કેલી મૂકે નઈ પોતે કેવે તમને મૂર્ખ થઈ મૂળ મૂર્ખ કે આપડે ના ખાઈ શું કયું અને ભેગા બે ખોટ થાય એક તો લમણે લખેલી ગયું અને ઉપર થી બુ આ હું કકડાટ આવતા બહુ સારું એટલે આવતો બહુ બંધાય કકડાટ કરે પછી આપણે તમારે બે હાજર રૂપિયા ગયા છે નોંધ કરી લેજો એટલે ઘેટ વાળા નોંધ કરી લે આ કેસ માં નોંધી લ્યો બે હાજર ગયા છે પછી આપડે ઘેર જઈએ તો સાડા આઠ હજાર રાખતા પણ મન મન ગુવા કરતું હોય પણ મન તો ખરું મન તો ભાઈ ખરું મન કે છે તમે તો એ વસ્તુ કહો છો પણ કારણ તેનું શું ઠીકે એટલે આપડે હવે આ જ્ઞાન દાદાનું છે તેનાથી મારે લાગે પડે છે આલુ નહી લેવું નહી આલુ લેવું કશું નહિ અને ગોદા માર મારું દાદા લીધે આગળ વળી માર્યું એટલે આપણે ઘરમાં બેસીને આપણે શું દૂધ નાખી અને શીરો બનાવ્યો એવો સરસ તે આપડે સતના ની કથામાં કે છે ને શીરો ને જ અથવાણું છે જ્યાં છે એવું બધું બનાવો ચાલો ભાઈ રહ્યા આજે ભરત કઈ ને આવ્યા અને આપણે મન બનતું બાકી રાખ છે શું કહે કરે નહી તો મન ગુવા ના દે આપડે રીતે ગમે તે હા ભાખરી દુઃખ થઈ રી મન ઘુવા ના દે એટલે આવું મારી દાગીને ખાતું પોલીસ વાળા પોલીસ વાળું કે સાહેબ આ પકડી ગયો છે અને દારૂ પીધો પૈસા નું છે કે આપડે કઈ વધ્યું છે આપડી દરે વધારે જે આયુ નાસ્તા ભૂત નું આપડે નાસ્તું ભૂત ગણું આપડે તો નાસ્તા જે આસમા આવ્યું કયું આઠસો ને સાડી પચી રૂપિયા છે ચા પીવા ઘેર નઈ રહ્યો આપણે વઠો માં જઈને ત્યાં પી છે ત્યારે રૂપિયા તમે ચા પાણી કરજો અને હળદર હર્યા પેલા પોલીસ વાળા આઠ વાર લઈ લીધા છે તો આઠસો રૂપિયા મૂકી દેવાના બે હજાર બેંક ખાતે જમ કરવાના આઠસો રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરી દેવા કમ્પ્લેટ તો આપડે ચોખ્ખો થઈ ગયો ને પછી પાછી એ રકમ આવે તારે વ્યવસ્થિત ખાતે બધું ધન કરવાનું બરોબર એટલે અને ઘરમાં આવી શું કે કોણ વેડું છું તું મને કોઈ કોનું મળવું જોયું બે હજાર કકડાટ થી જીવે છે આપડા લોક અણસંકર્ષ થી કકડાટ થી એટલે આ જ્ઞાન તમે કકડાટ ના મે કોઈની જોડે ભારે નહીં રાખે આ જ્ઞાન છે આ છે અગિયાર માં છે એટલે થઈ ને આ ત્રણ આજ્ઞા થઈ અમે કશું હાજરી છે કોઈ તમને અઘરી લાગે છે દાદા કઈ પછી આવવાના છે ને આવવા નથી કરાવે કરાવ તમારે આવવું હોય અને બીજા લોકો ને આપણે સુધાર્થમાં જોડાટિવ बीजू व्यवस्थित शक्ति तब करी तो करता हरी कहते जो तू जीव तो करता हरी कैसे। तो कैसे? जो तू जीव है सुधार તો વસ્તુ ફરી બે તારું કરતા પણ છૂટે તો કર્મ છૂટે કર્મ છૂટે કે બાઈ જાગ આમના હોય જાગ છૂટે વગર એમ અને આ તો કૃષ્ણ ભગવાન નું જે કિતાબ ગયું છે જે કર્મ અકર્મ ને જુએ છે અકર્મ કર્મચે કર્મ અકર્મ કેવાય શું કયું કર્મ કરો થતા કર્મ નહી અકર્મ હવે ચોથું વાચી આપું છું તમને સમજ પડીયા દ્વારા શું આપું છું કેટલા રોણા બનવાયા છે તમારે ઘણા બનવાયા અગણિત <laughs> છે <laughs> તમારે કેટલી હશે દહી પચીસ હજાર ત્રીસ ચાલીસ હજાર હોય કોઈને દસ હજાર હોય કોઈ ને પાંચ હજાર કોઈ કોઈ અવનવ વ્યાપાર રાખવા જોઈએ રાજા ને બધા થાય પણ રાજા એટલે આપડે પાંચ પચી હજાર એની જોડે લેવા દે એમને બીજા આપડે પડી રહેવું પડે અમની જોડે બીજો બધા નિકાલ થઈ ગયેલો છે આ થોડા ઘણા છે બાકી તેની જોડે આપડે નિકાલ કરવાનો બાકી છે એટલા હાલ અહીં પડી જવું પડે કઈ જરૂર લેવું પડે એટલે તમારે આ જે પાંચ છે એ ઋણાન બંધ એને એની જોઈ તમારે નિકાલ કરવાનો છે શું કરવાનું સમભાવે નિકાલ કયા ભાવ છે સંભાવે સંભાવે નિકાલ ખબર છે તેના તો એ આપણ અમને આ રોળાનું બદલા શું કેચો નામ આપવું પડે ને પેલું તો તમારે તમે છૂટા થઈ ગયા ભરત થી તો ભરત એ તમારે શું વાગે સંબંધ રહ્યો એમની ફાઇલ નંબર વન એ ટુ તમે હવે ની એલ નંબર ટુ નિકાલ કરવાનો મને ગોળમાં મની બસ મને પણ છે બીજા બધા પતિ હજાર માં બીજા બધા લોકો એમ કરે આપડી જબડ નથી કશું નથી એ તો પચી જાય એમને સમજ્યું ને આજે ચીકણું છે આબું ગાય તો શું થાય આબુ ડાંબર વાળું થઈ ગયું આ તો આબું ચો મેં જાતે યાદ છે આ ફાય ને સંભળાવ બધો નિવડાય જશે એટલે ફાઈલો નો સંભાવે નિકાલ કરવો એ તો આથી યાદ ના ફાઈલો નો સંભાવે નિકાલ કરવો એ તો આ થી યાજ ના પણ એનો દાખલો આપવો એટલે તમને સમજાશે अरे आप जब जव ने कहो मूक्त मिनिटे पांच मिनट आओ आप पांच मिनिट था जवाब लीधे सांस कर કરી ઊંધી થઈ ગઈ એટલે આપડે આપણે કયું હાજર થાય તેવું આગળ કહું ને આગળ આજ્ઞામાં કહું ને કયું કોને ભાઈએ તો કરી દેશો ને કોને કરી વ્યવસ્થિત કરી આ વ્યવસ્થિત કરી નથી બે કોને કઈ નથી કરી કરતા વ્યવસ્થિત છે ને ઊંધી કરી દાજા નથી ને શું કેવું આપડે દાઢ્યા નથી ને એટલે એના મને આપડે ના કેવું પડે ફેરફાર થઈ ગયો જ્ઞાન થી અને પછી પછી કરવાનો ફાઇલ નંબર ટુ જોડે સંભાળવા નિકાલ કરવાનો આપડે કેવું કે જયારે અથવા ત્યારે બાકરી મૂકો છું સંભાળો નિકાલ થઈ ગયો થઈ ગયા